બે હજાર ચાલીસ ના વર્ષ સુધી અગિયાર શનિવાર તારીખ ચૌદ થી વરદાલ અગિયાર નું વચના પ્રથમ ચાલુ પુરુષોત્તમ પછી શ્રીજી મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર આગળ એક મંથ હતો તે ઉપર આવીને વિરાજમાન થયા પછી ગોપાલ છે પણ તેને ભગવાન અને સંત નો છે તેમ મહિમા કેમ સમજાતો નથી સાધુ થયા પછી કઈ નું મારા જ ઘર વાત હોય તો મારા જ ઘર હોય મારા ઘેર હોય તો સંકલ્પ બીજા નહીં થતા હોય એને એને કોઈ રોકેશ કઈ ખબર નથી અને આજે પંડિત ની ઉગરે એ પંડિત ને સાધુ દે હરખત પંડિત બઉ પંડિત પંડિત ભગવાન રાખે ને બિલકુલ આ માર્ગ જ આ માર્ગ જે આવ્યો ને એટલે પાછો જ પડે બંને પોતાની ભૂલ ને ઓળખે નહીં આમાંની ભૂલ ને જોવે એમનામ સાધુ જાદુગર નામ બીજાની ભૂલ જોઈ આપણી ની એમનામ સાધુ પણ તેને ભગવાન નો ને સંત નો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી બહુ આપડે વાંધું આવ્યો છે ને વાંધો ને પણ પાછું મહિમા ખરો ભારતીય નહી આપણા મગજ માં જવું છે આમ કરીને કાઢી નાખો તમારા મગજમાં બે તમે અન્ન સાધુ આપણે ભગવાન આપણે ભગવાન નો આશ્રમ લીધો છે આપડે ખરેખરા પણ એને ભગવાન નો આશરો નથી માટે કામ ક્રોધ લો પોતાની પેટે ભગવાન ભગવાન ના સંત ને સમજે જે જેમ અમારા કામ ક્ષત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી તેમ એના પણ કામ શત્રુ નિવૃત્તિ નહીં પામતા હોય એમ ભગવાન ના સંતોષ સમજે આ લગે પોતા જલ્પના કરે એ તો આપણું પણ એમ માનતા હોય કે મોટા હોય ભક્ત ભગવાન ના ભક્ત એમાં રાગદ્લેષ નથી અને જ્યાં સુધી એવી સ્થિતિ કઈ ન હોય એને આમ સ્પષ્ટ દેખાય તો નહીં પણ વિશ્વાસ થી એમ માને કે એના જ્યાં સુધી એના મોટા જેવી સ્થિતિ ન થાય ત્યાં સુધી એને એમ તો બધા દેખાય તો નહીં પણ હનુમાન થી એમ વિશ્વાસ થી માને કે એમાં નથી આપણા ભલે હોય એમાં નથી તો એના કઈ ઓછા થાય કે સહાય કરે કે ન કરે પ્રયત્ન કરે તો ઓછા થાય પૂજા કરો ન કરો તમે છતાં બધા સમજ કોઈ વિના કયા કયા વિના કોઈ વસ્તુ થતી સહાય કર પાત્રે બે તરફ હવે દોડે એક વિદ્વાન હોય તો દોડે અને એક સાધુ કેવાય તો દોડે આ બે દોડે સાધુ ને ઓળખતા આવડતા નથી અને વિદ્વાન ને ઓળખતા આવડતો સાચ કહંદા સભા છે ને ગમે એટલી કથા કીર્તન કરે મેળવવું જોઈએ આપણા માટે મેળવવું જોઈએ તો નહીં તો સાધુ થયા એટલે કરે કે ન કરે એમાં કરવી તો પડે પછી એની ભાગીન ક્યાં જાય બરાબર છે પણ ઓળખવા નું ઓળખ કોણ જગત કરે છે એમ કઈ ભૂલ ઓળખાય શિક્ષકો હવે તો એવા પાઠ આવતા નથી નીતિ છોકરા ને ના સમજાવે આ સંસાર ને વિશે આ સંસાર ને વિશે જે પડી જશે શાસ્ત્ર પુરાણ સર્વે વાંચે પણ તેને ભગવાન ભગવાન નો સંત નો જેમ છે મહિમા કેમ સમજાતો નથી પછી ચર્ચા ભગવાન ના સંત ને સમજે આપડા કામાદી કાળે નિવૃત્તિ પામતા નથી સમજાતું નથી પછી શ્રીજી મહારાજે દિનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે બ્રહ્મ સ્વરૂપ એવા જે સદપુરુષ તો ત્રણ શરીર ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને જ્યાં સુધી સદપુરુષ નો મહિમા એને ના જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપ વિશે સ્થિતિ પણ ન થાય ને આત્મા ને વિશે સ્થિતિ થયા વિના ઉપાય કહો મારી ત્યાં સુધી બુદ્ધિ નથી એવી સત્પુરુષ ને ત્યાં ભ્રમસો પરતતા હોય એવા ત્યાં સુધી ચોખા નથી હોય તો તમારું અમને કઈ અધિક નહીં એવી સ્થિતિ ન થાય બ્રહ્મરૂપ ટાઉહ નો ભાવ ટાળવો જોઈએ વર્ષ ભેલા બેઠા રહ્યો શાસ્ત્ર પુરાણ માં છો પણ સૂક્ષ્મ કારણ એને પોતાના ઓળખી અને એની છાયા દબાય ની ઓળખાણ થાય નહીં ઓળખાણ કેવી રીતે માટીના ઘડા ઘડતો હોય કુંભ એ તમે સોના નો બતાવો એટલે કેવી રીતે એને ઓળખાય બાકી તો આ બધા આપણે દક્ષિણ લખી બેઠા છીએ જોઈએ જોતું હોય તો ત્રણ દેહ ભાવ ઓછા થતા જવા દે એને કોઈ કરતો નથી ચોટી જાય ભગવાન માં ચોટી જાય નો ચોંટાય પુત્ર કલતરાજીપુ ચોંટાઈ સાચી વાત આમાં નો ચોટ નો ચોંટાયું ખબર પડે પણ લગભગ આજે કઈ પુત્ર કલાતરે મારા દ્રષ્ટાંગ તો લીધું એટલે એ પુત્ર ને કલાત્રી હું દ્રષ્ટાંગ લીધું એ આલું ખોટી જે તમારે ગામડામાં આંગડી મજૂર વર્ગ નો માણસ સામાન્ય પણ હા કામ કેજુર હોય કોઈ મંતો નથી બીજે વાય ગઈ રહ્યો બીજે વહી ગઈ ક્યાં પાછી મોચી આવડા પટેલ થોડા તારા પછી કોઈ બે વચ્ચે થોડા અમદાવાય થયો બોલા ચાલી હોય હોય ગઈ પેલા સંધિ થાય છે એ નગતી કા નતો પછી બીજો કામ હતું બીજા અને હું એ કરે તો કરતું તું નલતો ઈ તો બોલે જગતું આપડા એવી વાત ઇતિહાસ કથાઓ તો હોય ને બધી એ પોતે પોતાની મે સુધરવા માંગે તો સુધરા કોઈ ગુરુ નું નો હાલ કોઈ નું નો હાલ ગુણ સ્વામી ના કઈ પૃથ્વી જે ભગવાન નો અવતાર ભગવાન નો અવતાર એને મળેલા જે સંત તે સંગાથે જયારે એને અતિશય પ્રીતિ થાય યાર એ સદ્ગુરૂશ્ને વિશે એને કોઈ प्रकारे દોષ પાસે નહીં અને જેને દેહ સંગાતે ગ્રહ હેત હોય દેને દેનો અવગુણ કોઈ प्रकारे આવે જ નહીં અને નકપઈ જાય જો થોડી વાત કુછ લખી દે ને આતા મથક આતા સુરોલાન જે હેતા કાપે રૂમ દે ઓલી ફેડ ભગવાન ભાઈ એ તો ભગવાન ના થાળ માં ગેલી બેઠો હોય એટલે હું થઈ જતો હશે આ તો આ બધા વાંચીએ અને આવડે અમે ભગવાન ના પેળા થઈ ગયા છીએ એટલે અમે બરાબર પવિત્ર થઈ ગયા આવડે અને જેને દઢ હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહી અને તેના વચન પણ સત્ય મનાય એવી રીતે લૌકિક માર્ગ પણ રીતિ છે અને બદલે પ્રશ્ન કરે કેમ થાય તો મારા જેને સમજ હું તો આ બધું બતાવે એને કલ્યાણ ના ખપતું નથી સ્વાર્થ ના હેઠળ અને ભરપૂર ભાઈ અને હું વાંચો છું એ નથી અક્ષા ગુણવત્તા ને બેઠા ના હોય તો આપડે બચી જાય વાંચે કેમ માં કોક આવે ને પુસ્તક જાય લે આ તો લઈ ગયા કેશ જ પાછું બીજું નહીં ચોમાસા વધારે મંદિર બહાર નીકળી ગયા એ મંદિર માં એક શિવ પોતાની ચાદર છે નીચો જવું પડે લઈ લેવું હું જેમ ક્યારેક આંકડો થઈ જવું સાધુ માં તમારી પાસે સ્વામી કે શીખરામ ના મી દે આમ છો ખૂબર કરી સ્વામી લે અને માનપ માં કઈ એને મેડા થઈ જાય જે સંગાતે દ્રઢ હેઠળ અવગુણ કોઈ પ્રકારે આવે જ નહી અને તેના વચન પણ સત્ય મનાય એમાં સ્વાર્થ છે એટલે એનો અવગણ આવતો નહિ ઘર માં રાત્રિ બાજ્યા હોય બૈરા છોકરા પોતે પોતાની હા માં થયા હોય એ અવારે બધા જઈ નીકળી મને બે ગાજુ દીધી છોકરાએ આમ બધી કહ્યું એવું કોઈ નઈ ખબર માં લીતા જે હોય માં લીતા પાણીમાં લીધો તારો ને તારા એવું ભગવાન ના સાધુ ની હારી ક્યાં કોઈ થાય કોઈ નઈ અમારે પ્રીતિ જ અમારા નિર્મલ સ્વામી બે રોટલી મારા તો કરી આવે ત્યાં કેસ ખાવા એટલે પ્રીતિ હોય તો કરી આવે પણ રોટલી દેવાની હા પછી અલગ અગા હોય ને મજા જો આ ભાવ જાગે તે ભાવો જાગવો કઠણ છે પેલો ભાવો જાગવો કઠણ ગોટી ઉલટી ઓળખી ગઈ પછી તો અહીંયા બોલા પાક અને પરમેશ્વર નો સાક્ષાત દર્શન થયાનું પણ એજ સાધન છે માણવો બીજ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્ય શ્રી લક્ષ્મી નારાયણ ના દરબારમાં લીમડાના વૃક્ષે પાઠ ઉપર ગાડી તકેયુક્ત ઢોલિયો હતો તે ઉપર વિરાજમાન હતા मुनिमंडल तथा देश देश हरिभक्त सभा बढ़ाई त्रीजी महाराज अंतर दृष्टि कर बहुवाजमान ने ने सर्वे करुणा श्रीजी महाराज बोला सूर्य चंद्रमा अग्नि प्रकाश मन एवं अक्षर था पुरुषोत्तम भगवान सदा दिव्य मूर्ति तथा विराजमान कला आती जाए तें तें तें चंद्रमा वृद्धि ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે તેમ ભગવાન નો પરિપૂર્ણ નિશ્ચય અને પછી જેમ જેમ પરમેશ્વર ના મહિમા નિશ્ચય ને પામે છે તેમ તેમ રુચિ ને પામી ને પૂર્ણ માસી ના ચંદ્ર જેવો એ જીવાત માં થાય છે તમારે કેટલા થયા મારે બાર તે પંડિતજી ને બાર તેર વાર થઈ ગયા એટલે હવે દસમ ના અગિયારસ ના ચંદ્ર માં જવા તો થયા છો ને પૂરતા થઇ ગયા અને જેમ ચંદ્રમા વૃદ્ધિ પૂર્ણિમાથી આવે પૂર્ણ માસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે તેમ ભગવાન નો પરિપૂર્ણ નિશ્ચય અમાવસ્યા ના ચંદ્રમા ની પેટે કળા એ રહીત કર્યો જેવો હોય જીવાત માં થાય છે અને ઇન્દ્રિયો અંતરણ નિશ્ચય માંથી દગાવવા ને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે ભગવાન એવો જેને મહિમા ભગવાન નો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચુક્યો અને તેજ ભક્ત ને જો ક્યારેક અર્થ દે અસત કાલ અસત કરી ચંદ્ર માં જેવો હતો પણ પાછો અમાવસ્યા ના ચંદ્ર જેવો થઈ જાય છે દેહાભિમાન ને યોગ્ય કરી ભગવાન ના એક પછી ખરા કુસંગ ને પૈલો ખબરે નિષ્કુળો એ કુસંગ ના દોગમાં જાય તો કેવા રહેશે કારણ કે ભગવાન જાણે છે કે બીજા માયા માંથી નીકળ્યો એટલે જરા ગંદકી તો હશે પણ પાછું બાળકી લેવી ગંદકી શરીરો ચોપડે ત્યાં બાળકી ચોપડે તમે કઈ કામ ગોધ લો હશે અને ઈશ્વર કુંબ ની આપશે પણ તમે છાણે ચડાવી ને અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણ ના માર્ગ માંથી તત્કાળ પડી જાય છે પરમેશ્વર નો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણ ના તત્કાળ પડી જાય છે જેમ વૃક્ષ ના મૂળ કપાના ત્યારે આમાં કોઈ હારો ખપ વાળો એની વિશે દોષ બુદ્ધિ થઈ ખરી રીતે દોષ વાળો હોય એના દોષ ને આપડે હું કામ જવા હારું જોવું આ અને ભગવાન કોઈ રીતે દોષ બુદ્ધિ થાય એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિ અને જેને નિશ્ચય નો અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ એને એવા ઘાટ થાય જે શું જાણીએ મારું કલ્યાણ થશે કે નહી થાય અને હું જયારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ દેવતા એવા ઘાટ થાય અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા તે દિવસ થી મારું કલ્યાણ થઈ જે મારું દર્શન કરશે ઠેકાણે એવી સ્થિતિ માં છું એટલે મારું દર્શન કરે એના કલ્યાણ આપણે કથા વાર્તા કરવા શીખી ગયા હોય ને એના અભિમાન હોય માટે એવી રીતે ભગવાન નો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થ પણ માનવું એ વાત કરવે ખબરદાર થઈને રાખજો પછી શ્રીજી મહારાજે કહ્યું છે ધન્ય વૃાવે શ્રી કૃષ્ણ ભગવાન પણ ભાગવત માં કહ્યું છે એમ ના યોગને, પામીને, પામી ને વૃક્ષ નો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે ભગવાન નો સંબંધ એવો છે એટલા પુન્ય હોય ને ને ન પોતા ખોડે એમ વૃક્ષ પોતાનું ધરવું કરે અને આપડે હું અને જેના હૃદયમાં હોય તેને તો નપુમસ જેવો જીવ નો ઉદ્ધાર થવાનો નહીં બધાય જેમ રાજા હોય તે નપુમ્સક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય પણ એ થકી તેની સ્ત્રી પુત્ર થાય નહીં અને સર્વ મુક ને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેને કરી ને કોઈ કલ્યાણ નથી થતું ભણી ને ગીતા ભાગવત ને સાંભળે તેને કરી ને કોઈ નું કલ્યાણ થતું નથી એમાંથી તો મૂળભૂત ભૂંડું થાય છે તો આવેલા શબ્દો નો ખરો અર્થ કરે જ નહીં કારણ કે એમાં પુત્ર ભૂલવો પડતો હોય એટલે દબાવી વાત કરે ને દબાવીને કરે હવે એને તમને એટલું કલ્યાણ નો થાય અસર તો ભૂંડું થાય ભગવાન ના મજા ભૂડું નહીં શું વાહ અવળે રસ્તે ચડી જાય એટલે ભૂંડું ન થાય અવળે રસ્તે ચડી જાય ભગવાન ને જેવા જાણવા એવા નો જાણી શકાય પણ જેમ અને એ વર્ણન જેમ જેમ કરે કે આમાં હોય તો કરે ને શબ્દ શબ્દ ને છોડી છોડી ને બતાવે પણ ભાવ ક્યાંથી આવે ભાવ બધું ભાવ જે લખાણું છે માટી તોડી ના ખરાબું સમજવાના દૂર જોઈ મા